મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ ના મહાવીસ તારીખ સત્યાસી સારંગપુર નું સત્તરમું વચન પ્રથમ શરૂ નારાયણ આય નમો નો શ્રી હરિ કૃષ્ણ મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થિ ને પામતા ગયા તેમ તેમ ભગવાન વિશે સ્વામી સેવક સ્વામી સેવકપણા નો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે અને જી હતો પ્રકાલ જેવો થયો પછી અગ્નિ ની જ્વાળા જેવો થયો પછી દાવાનળ જેવો થયો પછી વીજળી જેવો થયો પછી ચંદ્રમા જેવો થયો પછી સૂર્ય જેવો થયો પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો પછી ખરીને મહાતેજ પર્ત આદ્ય મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્ત ના ભેદ છે પામતા ગયા ભગવાન નો મહિમા પછી એમ કહીને શ્રીજી મહારાજ સચિદાનંદ કરીને ઉજા પછી આંબલી ની ડાળખી મોટું મોટું જણાતું જાય છે પછી અતિશય ઢૂકળો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પોચી શકે નહીં એવું મોટું જણાય તેમ માયા રૂપી યંત્ર જેમ જેમ ભગવાન ને થવાય છે તેમ તેમ ભગવાન મોટા કેટલાક મુક્ત થવા માં કઈ તપ કરવું પડતું નથી ભાવ કેવો કેવું છે એવો ભાવ કેળવો પડે સામે સમજણ તો કરવી જ પડે સમજણ થાય એમાં કઈ મોટું ચંદ્રમા તમે કેટલા પોચ્યા પોચવા રસ્તો લીધો છે કે નથી લીધો લીધા જઈને મહાતેજ નો આપ્યો અને પછી આ ચંદ્રમા નો આપ્યો ચાર ભેદ નો એમાંથી જોઈએ નજીક જાય ઊંચે જેમ જેમ જતો જાય વધારે વધારે મોટો જણાતો જાય તો દેખાય સામર્ માં ઘટેડ થી એ ભગવાન ના મહિમા માંગાર ભજન નો કરનારો બહાર ને ન નીકળી શકે સમજણ કરવાની લડાઈ કરવી નથી બારવું પાડવું નથી એ કઈ નથી બોલે છે ખર્ચું ખૂટે એને ચોર ન લૂટે નહી કઈ ન થાય પણ રાખવું હોય તો નો રખ એને માટે પાછું જ ન રાખવું પડે કોઈ તાળું ન રાખવું પડે કોઈ ચોર ચોરવાની બીક નહી તો નો રખ શું એવું છે સ્વામી ભાવ બદલવાનો છે ક્યારેક કાઢી પડે એમાં બીજે દરે ક્યાંક હક પણ પલટી ગયા પલટી ગયા અને ઓલા ભાઈ તો ભૂલી જાય પણ હવે કોઈ નઈ હોય બધું ભૂલી જાય તરત ને તરત અને અરે આના ચાંદલા થી સમાચાર આવે છે ત્યાં બદલી જાય આપણે ભગવાન ચાંદલો થયો કે નથી થયો નથી દેખાય પણ આ કઈ કપાળમાં ચાંદલો તિલક ને ગળામાં કંઠી એટલે ભાવું બદલે સ્વામી બદલી ગયું એવો ભાવ કેવી રીતે બદલવું જ તે આ બેર્યા એટલે કેવું નહીં તો શ્રીજી મહારાજ બોલેમપુર માં બેઠા બેઠા લ્યો અતિ મંદિર મહાતેજ જેવા પણ ક્યારે થાય નજીક મારા જેવા કોક કરતા હોય તો સારી વાત છે પણ લગભગ જે ભગવાન એને આઘો આગો થતો નજીક નહિ હોય જો ગોપાળા ના અમદાવાદ માં હતા મારા જે ત્યાં રાખ્યા આજે હવે વખાણે કરીએ છીએ કરું? કોઈ મારું આવ્યા તમાર થી હવે ઈ અંદર નાય પાછા ભગવાન લક્ષ લીધા જેવો આપડે એને ત્રણ ભાઈ પણ ઉલટું છે તું થતું જાય એવું કર્યું છે હવના હૃદય માં હવે વિચાર કરવાનો હું મારા હૃદયમાં કહ્યું એ ભલા થઈને એ રસ્તો પકડવો એ પકડજો પણ અમને હેરાન કરો એટલે ચંદ્રમા ની બેઠે નજીક થાય ક્યાંથી એને ચાલી અત્યારે ઓટો છે ત્યાં ખરું ને પણ આ મોટા સાધુ ને મહારાજ ને કેવું યાદ આવી આપણે પૂર્વાશ્રમ માં હતા પછી વેગ કેટલા દડા રે ભગવાન પાપવાનો બીજા માર્ગ ચડી જાય વિચાર કર્યા મેળખાય હવે એના નજીક કેમ થવું ભાઈ ચંદ્રમા ને લાવો તમે કંઠી બાંધો કંઠી અમે બાંધી તમે કઈક સેવા કરો તમને કેટલો હરખ હોય એ છોકરો મોટો થાય તમારો હામો થાય તો શું આ તમે મને ઘણા એવા મળ્યા છો કારણ કે એના કર્મ સંસ્કાર એવા નીકળે એવું લઈને રડાવતા હોય ભગવાન દૂર થાય એવો રસ્તો લઈએ છે ભગવાન નજીક થાય એવો રસ્તો લેતા નથી એક બાજુ પડી હોય બેસી લાગે અને એમાં કોઈરો મારે એટલે એના છાતા ઉજા આવે ને બરાબર વધારે સમજી મનુષ્ય નો સ્વભાવ છે જ્યાં જ્યાં પથરા ફેંકીને ગંધાર કરે એ કોઈ હારું ઊભું કરે મહાતેજ પરી ત્રણે દાખલા એમાંથી ખરેખર આપણે જે દીધ સાદુ થવાનો સંકલ્પ કર્યો ભગવાન વરવા જાય જુદે ત્યાં હામું બધેરું મારો પાડો ઉધરે ભગવાને મનુષ્ય નો દેહ આપ્યો હારે ઠેકાણે હારા જોગમાં અને ભગવાન ને વરવા હાલવું છે આમુ અને પછી આ રસ્તા બધા છે વાતમાં લખ્યો જો એ ભલા થઈરાજ બેટલું અરાળ થી બોલ્યા હશે અહિયાં વરાળ સ્વામી કાતો જાણ્યું હશે ગોપાળાનું સ્વામી ઉપર વરસાદ થઈ અને જુનાગઢ માણસ મોકલ્યો સ્વામી ભણતા સ્વામી રસ્તા માં મેળાવ્યા આવે ત્યાં રોકાય એટલે અહીંથી બે સાધુ સ્વામી મોકલ્યા ગોપાળાનું સ્વામી આમ છે વાત કરી એમાં એમાં મંદિરના જ મોઢેરાબો કાળી આ બધા નાના થઈ ગયેલા ને સ્વામી મોટા પાછા થયા સીધા કોઠાર માં ગયા આચાર્ય મહારાજ પહેન હોય ગયા ગોપાળ સ્વામી વાહન હોય ગયા આ ગાદી ઉપર એટલા માટે બેઠા છો એ મહિના લેવા ને એ દબાઈ ગયા હાર સાધું વેગે ચડી ગયા દયા હોય ને સ્વામી અક્ષરધામ માં તડકો ક્યાં શકે સ્વામી તારા નવો કરી તારા હાથ નવો કરી શકે પણ આ તીખ જે ને થવાની છે તું આવ અધુરો ઘરો ડક ડક થાય ને એવા ડ્યા બહુ હોય એને પ્રશ્ન કર્યો બધા વંચાય ને મૌ તો ધર્મદેવ ના દીકરા કેટલા ત્રણે ધર્મદેવ ના દીકરા એની તને ખબર જ નથી લુગડા હુકમ પહેર્યા જે મહિના એની ઉપર ઉપર ભારે થઇ પડ્યો ચંદ્રમા હોય અને મારા એ ડાયા ડાયા ક્યાં ના ક્યાં પણ કરે આ મોટામાં મોટું બાપ અપરાધ છે તમે ગમે એટલા સાધનો કરો સાધને ભગવાન નો મળે એટલે એવા ડાયા દાપણ કરે એનું ડાપણ ત્યાં શું ચાલે ભગવાન ને ઘેરે તો રસ્તા બદલી ગયા હા હા અને ક્રિયા નું માન આવી ગયું આપણે સાધુ માં તો ક્રિયા નું માન હોય બે રોટલા ધારા કરતા આપણે સાધુમાં તો ક્રિયા નું માન હોય બે રોટલા ધારા કરતા આવે ના એ હડફીને રોટલા ઓળતા શેકેશ લા મને બધા રોટલાજો દે આપણે મોકલી પીજો ભૂલો ભૂલો તમારે શું થવું બો એના ઘર માં બે બૈરા હોય એના ધણી સુખ બઉ હોય હોય ને એટલા માટે બારવટી બારવટવા જતા કુક ને પકડે ના પૂછે ત્યારે ભાઈ રાખે ગયા નથી મારતું તું મરેલો બિચારા જી મર માણસ અને હાલ્યા ભગવાન ભરવા શોભ થી લીધા મેળા એટલે એને મારી નાથ ના રાગ બતાવી લ્યો અને એ પાછો આ ભૂંડો છે ને આ ભૂંડો છે આ ભૂંડો એટલે હું હારો એકો જો આ ચંદ્ર તમારે પામવું હોય તો તમારે વિચાર કરવો પડે ભાઈ મારે આવડે કયું પણ આવડા ને આપડે જંગલ માં જવું નથી એટલે હું વાંધો અક્ષરધામ માં જવું નથી અહી રોટલા ખવા છે અને આનંદ કરવો અને હું હુ હું મારો ડાયલો કરતો કમાણી અને સંત જે કમાણી ખબર છે ને સંદજી ખબર ભેખ જે કમાણી ભેખ ભીખ માંથી ભીક્ષા માં ભિક્ષા નું અનાજ પણ જમવા પૂરતું લે વધારે નો લઈએ તો ભીખ નો કહેવાય પણ સંગ્રહ તો ભીખ કહેવાય એટલું લઈને આવે ભિક્રિ નું કમાણી આવેટા ખોટું કરીટ માં કોઈ નો બે લાકડી મારી આપણે આપણે વિચાર કરી અને ચંદ્રમાની પાસે કઈ રીતે ભૂગાય લાંબુ છે તૈયારી કરવી પડશે નહીં કરવી પડે આ તૈયારી નો વચના વચ્ચે હું આ ક્યાં ભગ્યો છું મારે તૈયારી નો આપડે કોક યાદી યાદી અને એને હમણાં બતાવ તો નિરાનંદો નથી આપણે વાત કરવાની એનો એવો મમત નથી એવો દિયડું શિબિર માં દિવાળી થઈ જ નઈ આ ન કરી દીધા એટલે આ તો કેવું ને એમ કે હવે બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષવા નજીક આવું ભગવાન થી આગુ થઈ વાત જો આ વચન તો મને દિવસે યાદ આવ્યો હતો પણ મને એમ થયું ખાંજ આજે આવશે એવું વચના કઉતું હવે જો કઈક હાલો બે ડગલા તો નજીક થાય અને હામળી પડ્યો રે ત્યાં જ્યાં પછી જ્યાં જવું હોય ત્યાં જાવ એમાં આપડે કઈ ના મળે બોલો પછી જેમ ભોનમ ના ચંદ્રમા નું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતમ જાય છે જે તમે આ પાંચ દસ વર્ષ થી આવ્યા તમારે મોટું તો દેખાવું જોઈએ મોટું દેખાય પછી જેમ જેમ જૂના થાય કારણ કે હું હવે ડાયો થઈ ગયો દેખાય ગયા દેખાય નહીં એનો પાર ખે આવે મોટ જણાતી પંદર વરસ થઇ ગયા પંદરેક વરસ થઇ ગયા પંદર થઇ ગયા ને આપણે કેવી રીતે નજીક થવાય બનુભાઈ વાંચ્યા કરો તમે હા જાણે છે પણ અમતા બોલે છે સ્ત્રીને પૈસા જ અરે સ્વભાવ પેલા કોણ દેખે પછી ત્યાગી હોય ગ્રસ્ત હોય માયા ટાળવું બહુ હોય અને દાદા ને અંદરાય ટાળે ને નજીક થવા પોતાના પોતાને મે તમને કયું પડી સ્વામિનારાયણ ભગવાન આઠળ હું જઈ લો તમને બધા ભેગા કરીને કહ્યું આ પદાર્થ છે હું એ શકતો નથી કારણ કે આઠ જણા ને પોી લ્યો અહીંથી બોલો છો કે મોઢાથી બોલો બધી રીતે કઈ મતવો નથી જયારે તમે કયું ત્યારે ખરેખર તમારો નક્કર અવાજ હતો બધા એમ મહિલા વાહિયા કોથ વાય નોતા બોલતા એવુંય નોતો બસ હું હંજી જા મતલબ જ કડિયે તો ખર લો અમારે વાસના મારે કાળી તો મારાજી કાળે બેટા પણ હવે તમારા ઘર માં તમે હંગરીને બેઠા હો હે ને કે મારે થોડું કાળી છે આ કાજે આ 10 વરસ રો 25 વરસ રો એ બધું એમ ને નો હો હો આમ બોલો મોટો જણાય જો આટલા વર્ષ ત્યાં તમે ભેળા રહ્યા છો મને ખાનગી કઈ મારું ભેળો કાયમી કોઈ સાધુ ખરો બાણ મારે એટલે હું જ પછી નિશાન થઈ જાઉં બાણ મા પણ આ બધા માલિકાથી આપણે વિચાર કરો આપડે ત્યાગી માં તો આવડો આવો આવડો આવો મારા કોણ ક્યાંથી નાના થી ઘરી જાય છે ને અહી કોઈ શીખવાડવા આવતું નથી હે તમારા ભાગ નો લોખો રૂપિયા કમાય એમાં ભૂલે જો બે મારા સુખિયા લાગે છે ભલે મરી ગયો અને બીજું કયું હોય તો અત્યારે છોકરા જે હાંચવે અને એને પાછું બીજું ચાલે સંકલ્પરૂપી છોકરી કોઈ દેવડા સુખ્યા રહી જ નહીં તમારે પોતાના છોકરાને હાચવા ના હોટલે એને જે સંકલ્પ થાય એને હાચવવા હો કોઈ નામ જેમ ભગવાન થવાય છે જાય છે પછી ભગવાન નો મય મહાન જાય છે ગરબડ ગોટા જે મળે છે એને તો ભગવાન લાખો ભાવ છે ને ભગવાન વીસ ટા નો પારો લઈને લાલસ બધા ગેલા હોય અતિ કયો ગોવિંદુ છે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ રેવત અઢારસો સત્યોતેર ના ભાદરવા સુધી આઠમ સ્વામી શ્રી સર્જાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્ય દિવા ખાતર ના દરબાર માં ઉતરાધિરાજમાન હતા બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા છે શ્રદ્ધાવાન પુરુષો હોય અને તેને જો સાચા સંત સંગ મળે અને તે સંતના વચન વિશે શ્રદ્ધાવાન થાય સંતના વતન ને વિશે વિશ્વાસ રાખી શ્રદ્ધાવાન થાય છે શ્રદ્ધાવાન પુરુષ હોય બોલો બીજો એ બરાબર ઈ શ્રદ્ધામાં કોઈ બી ફેર ન પડે પણ એ શ્રદ્ધા માં ફેર બધા પૂછી જીજો ખોટો ભગવાન મજો <laughs> પોતાની હા એ કરે ને આપણા રાગ માં રાગ મેળવે કરી હા ભેડા ભેળા જ્યા આખો સાચા સંત નો સમાગમ મળે જો સાચાવાન થાય વચન ને વિશે શ્રદ્ધાવાન થાય એટલે શું થાય એના વચન ને વિશે શ્રદ્ધાવાન થાય દેખાય તો થાય પણ ક્યાં ઠેકાણે થાય ભાઈ બંધ ના વચન માં સંતના વચન મળે શ્રદ્ધાવાન થાય તો એના વચન વિશે સંત નું વચન પોતાને નગમે કોઈ શબ્દ સરપંચ મળે તો એના હૃદય ને વિવેક ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ નથી લખ્યો નથી લખ્યો ને ત્યાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ નો આવે પણ લઈ જાય છે આગળ વધવું છે અનુકૂળ વસ્તુ જોઈએ કે ત્રીજી હોય તો હાલે પણ એના જ થઈ ના જાય મેલ હો પેલો કાઢવો પડે કાઢવો કે ન કાઢો આ ભગવાન ની હારે જોડાવવાની ભગવાન માં તો મેલ નથી પણ જે આમાં છે એને કાઢવાનો વૈરાજ તરફ છે એ વસ્તુ ને સાફ કરે છે આત્માને સાફ થાય ત્યારે ભગવાન ને જોડાય પણ બધા ભોગ અને મનનો ધારો હું જ કરું હું એક ખારો અને જબત પડતું 18 રૂપિયા હવે એ ભગવાનને જો કે રીત કે હું લેન લાગે કેમ ત્યાં સધર્મ એ રબિરાય સાફ પડે કે બોલો નીલે નદીને રજું કેવાય બોલો તો જેટલું ની અને દવા મિત્ર એ રાત્રિ અસર આઈ નહી શુદ્ધ પેડી આ પંખી બે ને ભેડા કરવા ને આપણે ભગવાન માં જોડા વિવેક તો પહેલો રે અને વિવેક ખબર પડે હું શુદ્ધ પછી ભગવાન માં પ્રેમ ઉભો થાય વૈરાજ નથી વિવેક નથી જ્ઞાન નથી અને ભક્તિ કરે તેને રાખ જે જે કામ કરવો કરે એવા નથી કોઈ નદી પર એવા નદી બ્રહ્માન કહે વાતવાળી આવે તો કુમારિ પચ્ચીને માળી લે ને આવડા જે તો પોતાના માં ભિર્યા અને પછી એને તંદુકીમાં વાત આવે એટલે જીવ કાalse કામે હોય જીવાત આધિકાળ્ય માટે નીકળ્યા જવાબદારી વધવાની કામ કરોધારી જવાબદારી આપણે બતાવ્યો માર્ગ પ્રમાણે ચાલવું એટલી આપણે ભગવાન દયા કરતા ધરો સાધન નું સાધન તો સૌ ફરી આવી બરાબર બેઠી હોય ને બધા બધા બોલો જો પતંગ મળે અને પસંગી ના વચન ને વિશે તો ખબર પડે બરોબર કરીએ પતંગ મળે અને પસંદગી ના વચન ને શ્રદ્ધાવાન થાય એ માલ શ્રદ્ધાવાન થાય મને જો ધન્યવારે જુના સાધુ તો નાવા જવું હોય જેમ ખાર ભૂમિ હોય ગમે તેટલો મેઘ વળશે આદે જે કાપા વીપળા આદિ વૃક્ષ બીજ ઉગી મોટા મોટા વૃક્ષ થાય છે અને જેના હૃદય ને પૂર્વે ગયા જે સગર્મા વિષય નો અંકુર પણ ઉઠે એમ ન હોય અને તેને જો પુસંગ નો સંગ થાય તો હૃદય ને તેના હૃદય ને વિશે પુસંગ રૂપી પાણી ને ભેગે કરીને જગત વાર આવીને કામ ભરાય બરાબર અને આ દેવ ગામમાં ક્રોધ લોભ મોહ માદ મત્સરા દે બીદરાયા છે કે કે પરમ ક્રોધ તો પેલા લજ્યા પણ પછી હું આયા મારી બાજુ મહાનન મહદને મારા દેવો ડાયો ને હું બરાબર હું આ ગઉં હાથું ખેડ એવાન બધા પાળી પર ભરાઈ ગયા અને આ દેવ દરવે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે હા માટે ભગવાન ભક્ત હોય તેને કોઈ ના કરવો સ્વભાવ હોય ના છતાં દેખાતા હોય તો બીજા ના જોતા ન જોવે ટાળવા હોય આ ગોડ ઓફ ધ યર તલુ એન બત બહુ મહેનત કરે પણ મોખાયે કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂતોનો ઉભાવ ઉતારે નહીં તલ સમ અને પાતુ મા વેગે તેરાવ એનો તો તવ છે ને તો દાવા ઉપર દાવા કુતામ કરે માલી વાત બોલો અને મોરખા હોય કે જારે મૂ જાય જારે કાં તો સુઈ રહે કાં તો રવે એવી રીતે મૂર્ખ ને શોખ ટાળા નો ઉપાય છે પણ એમ કયા થકી એમ કર્યા થકી કઈ દુઃખ પણ મટે નહીં અને સ્વભાવ પણ તળે નહી સમજી નામ હોય સંકલ્પ નવો ભગત મળે ને જૂના કોઈ માને બતાવજ તૈયાર રવિને રાત્રે વાત કરી તૈયાર થયો મને બતાવજો બતાવ્યો મારે ઘરે કયું કરે ની પછી આવ્યો શિયાળો અમારે નદી આવેલા પણ હવે તો જાય જે મોડ ઉઠે ત્યાં તો જાણે મંદિર માં તો વાંધો નહીં હા દીવ સુર પહેરવું છે નથી થયા નથી બદલ થકી જાય આ સ્વભાવ ચંદ્રમા ની નજીક જવાય નગર કોઈ જ ન જવાય I think they can't help my life.